જે મેરા ભવિષ્ય છે જે છે ના ભવિષ્ય આકેલા એ એ હેયસે બસ આ આ બગાડ જ બરાબર હોતી હે તો નો હે નિવરો થી આ બધું પરફોર્મ કરતો બરાબર છે એટલે કારણે અને બીજા ઘણા બરાબર બરાબર કે મેં મરદાન કારણ એમ જ બરાબર જ બોલા મુરાદે દેસાઈ ને હા એને આવ કહી એ સારોકાર આવી રહ્યો છે એટલે મેં કહ્યું કે મારા નામે એક તો મોસ્ટીન મે કોટલે સામન થયે છે તના વાત છે 25 મલવાનું આપણે ડિસેમ્બરનું છે એક કામ કરો ખરાબ છે આ આપણા ઇન્ડિયા માટે કોસ્કાર નું એટલું દેખાવ વિડિયો પર કોણ કોણ સુ ઇસમે એના અમેરિકાના હમમાય થયા છે અને આપણી સમજ છે એટલે જો સસ્તર જરૂર વધારે કહેવાનું નીકળે કે બોલો કુછે હા બોલો બોલો બોલો સાચું Something's out of love, I couldn't have anything... It's visions on the idea blockchain How do you know those people? What's the name of Jesus? What's his name? ઓર સવા પેહાનિયે જંગળો ઓર ઓર કે તો આ દેખો સવાલો કરા ઓર જે ઓર ને પેલીને વાત કરવા એ તો પેરો કરવા નીચે ખા ઓર એટલે કભા પ્રભાત ઓર હોર હોર સમાન હોય એ દાવાનો સમય હો બાકરો હો બાકરો નહી તો વર્ષ મને ગ્રહ કર દીને નહી લાગે આ દેરા નહો ઓર આ દેરા Thank <laughs> you. તો માટે બં પુસ્તકો ને વાંચ્યા બંને વન્ડર ઓફ ધ વર્લ્ડ રે તો બહુ ધેન્ક યુ તો આ કરા એ આવે એ પછપાઉ પર છે સહીયા તો બે જણ છે બાકી બીજા પછપાઉ પર છે થોડી રેયા જલનો ફોન તો બસ કપી તો ઓ કપી એટલે બે બે એટલે એટલે તો બરાબર હમ અને જેની કોણ ભજે છે મારે પોતાના ખેલ પર ની માટે કન્ફિર્મેશન અને મને રવા છે એટલે આ બધું ઇન્ટરવ્યુ દેખાય છે તો મતલબ પડી રહે છે લોકલ દેહ રિપોર્ટ જે તમે અને ગુજરાતી જેસે કેમ દર દેવો વનરન આ તો એટલે ગાડી જે તો છૂટી ધવાય આપકો એક તરફ આતો સુત્રો આનો મતલબ ગોલન ગોલસો ગોલસો કુછ તો ના કે હોય છે હમ એને બોલવાનું ડત્યો તો થી માન વચન કાયા ના તમામ લેપા એમાન ભાવો થી હું સરળ નિર્ભર છું તમે શું મૂકી દીધું અજ્ઞાન અજ્ઞાન મૂકી દીધું ના એવું નઈ આપડે હમરે આ ભાષા નથી પણ આપડે પેલી ભાષા તો ગણીએ છીએ એટલે આ ભાષા ગણીએ છીએ અને તેની ભાષા એટલે એમની ભાષા વાત કરીએ ની તો એમને વિચાર ખરાબ ના લાગે એટલે એમને કઈ હું પ્રભુદાસ છું એટલે ભગવાન ની રિયલ ભાષા માં તમે શું પાછો અને વ્યવહાર થી તમે પ્રભુ દાસ વ્યવહાર થી ફાધર એ બધું જે વ્યવહારથી બરોબર ને ભગવાન ની સાધી નથી કેટલાક લોકો કે ભગવાન ની સારી થયું હોય તો ભગવાન ઈચ્છા વાળા હોય તો એ ભગવાન એમ ના કહેવાય ઈચ્છા વાળું પ્રાણી ભગવાન થઈ શકે નહિ આમાં નિક ભય ત્યાં કોઈ પણ પ્રકારની જ્યાં ઈચ્છા નથી ની નિરીક્ષક ધર્મ હિજો કોઈ ધર્મ હેતા હિત રાખતા પરમાનંદમાં પા ભગવાન ની ભાષામાં શું હશે ખરેખર ખોખું બંને જોઈએ શું કહ્યું ઘણા જ્ઞાન સાપે છે એવું વિચાર વિજ્ઞાન શિવસંગો નું આ વિજ્ઞાન છે બહાર જે ચાલે છે તે જવાર વિજ્ઞાન છે એ હવા વિજ્ઞાન ના ભાઈ હવા વિજ્ઞાન અરે જયારે નિશ્ચય હોય ત્યાં વિજ્ઞાન કેવાય નહિ જ્ઞાન હંમેશા નું કોઈ બીજો કોઈ એવો ધંધો નથી જેનો કોઠા ઘેસી લાયો હોય બરોબર ને અને ઘેલા કચા આવી લેતા લેતા ચાલુ આવે ત્યાં આ ધોરણ એટલે આ ઉચાર વિજ્ઞાન આપણે પ્રાપ્ત થયું છે ગુલાબ નો સોળ રિલેટી ગુલાબ નો સોર ભાઈ રિયલ વેપારી શોધા સમજા ભરી ગયો નઈ આવે પપ્પાજી ના માં દેખાય છે ને હવે આત્મા અને જે જુદા પડી ગયા અત્યારે જુદા થઈ ગયા છે પણ હવે લાગેલી છે તો કે હરી લો નિરંતર પડી લો આ અવતાર કાઢો તો સપાય એવું ના ભણી શકે તો હું તમને આજ્ઞા આપું તો આજે એટલે આ જો અમારી આજ્ઞા માં રહેશો તો પ્રબુલાલ તમે એક ચિંતા થાય મારી પર બે લાખ રૂપિયા ભાવ વાળા નથી કાઢતા વિચાર નો વિજ્ઞાન મારું વિજ્ઞાન નથી આતો મારા ધ્યાન માં બધું દેખાય જે ત્યાં વચ્ચે બાબા ના હળે પછી ઉઠું છું હારે રાતે હારે મારું પાર આવે આ ગામ કામ હોય એવું ભાવના રાખજો આપડે તમે સમજ ને આપડે જે પામે આવી પામે એવી ભાવના રાખી આવું તમે પાંચ આજ્ઞા આપું છું જે તમે આ કે જ્ઞાન ટકાવી રાખશે એટલે આગે આજ્ઞા આપું છું એ કુસંગ તમને હડે નહીં આવ્યો હોય તો એટલે ખૂબ થાય હવે એમાં પાંચ આજ્ઞા આપું છું કે એમાં બે આજ્ઞા તમને આપી દેખાશે ગાય દેખા છે અને અંદર એમાં દેખાશે એક કલાક કર્યો અમારી આગા એક કલાક જ પા છ કલાક ના ભાઈ એક કલાક પાસ મારે એક કલાક પાસ જોતા જોતા ઘરા બીજી આજ્ઞા આપું છું એ અત્યાર સુધી માત્ર દસ લાખ કમાય છે ગાડીઓ લઈને દડધમ દળ ધમ જે કઈ કશી મારા પર ભગવાન વાંધો અરે ખોટ લીધે ભગવાન આપડી ઓળી આવી જ ભગવાન એનું દુઃખ હોય બધા દુઃખો ભૂખ ને તો મારા ચાર ચાર થયો સાત ને એનું ભલે ભોગો ના હોય એ ભગવા ને તો એને જતી લેવાયું ભાઈ મારા ચોથા ધો ગણો અમેર ભરી સાચી ભાઈ છે એટલે અંકિત લોકો છે પોતા કરતા આજે જન્મ નથી હોય કોઈ જનવલ ની સંદાર જોવાની સ્વતંત્ર શક્તિ નથી તો બીજી કઈ શક્તિ હોય ને કોઈ ખોડવાની શક્તિ નથી એટલે આ જે આ ભાવ જાય છે ને એમાં આ જે ભાવ ક્યારે છે ને એમાં કઈ આ જે ભોગવીએ છીએ એ બધું ભોગવડાવ છે ઉદયકર ની શક્તિ છે શું છે ઉદયકર સાયન્ટિફિક ઉદયકર કરે છે એને હું વ્યવસ્થિત શક્તિ જોતી કહો છું વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત કરી ભગવાન નામ બધું આચાર્ય નથી પણ એ વ્યવસ્થિત શક્તિ બધું ગંભીર થાય એને જળ શક્તિ છે ખબર ને આપડે ભાવ કરવો છે ને ભાવ કર્યો હોય એટલે ભાવ કર્યો હોય તો આ વ્યાસી ચક્કી શું કે ભાઈને ના અપાય સાસું સતુ માટી બધું આપવું પડે માટી આવું ભાઈ આવ્યા શું એક બધા ના રહ્યું હવે મન ના તમે જ્ઞાતા કરતા શું થયું એટલે મન વધ થઈ ગયું હવે જ્ઞાતા કરતા એટલે મન તમને તો વધ થઈ ગયું એ મન થશે કામ કરશે પર માટે તમારે વ્યાસ કરો ઘણા કરે બરોબર ને ગમે આપણે જોયા કરવા બુદ્ધિ તમારે નથી આવતો જોયા કરવાનું એટલે નવા કામ બધા જુવા ભોગવી દેવાના રહ્યો આ તો થયા કરશે નવા ચાર્જ બંધ થઈ જવાનું ભાવ શું શું છે હવે દાખલા એટલે તમને સમજાય છે એ હું આમ લઈને જતો હોઉં અને કઈ મારા પણ સડતો એટલે પછી મેં પ્રયત્ન જતા પડી ગયો તને સુધી ગયો ત્યાં લોક શું દેખાયું છે ત્યાં આપણે કર્યું છે કોંગ તોડે છે આપડા ને એક ડઝન પત્રકારી વાવે તો હાથ પેરી પત્રકારી શું થાય એના વેપારી સફળ કરવાનું એ કામ કરે સફાઈ કરી પહોંચે નઈ બે કઈ ગયો પાછળ જોડો લઈ ગયો તો આપડે આપણને નબાવતું હતું સંતોષમાં વ્યવસ્થિત આપડે એટલે જવા છીએ બરોબર આ વિજ્ઞાન માં આવ્યા હવે આપડે બેંક માં ગયા તમે તમારે પ્રબલન જે શું કેવું મજૂર આવી ગયો રસ્તો ઘર આપી ગયા પડે આપડે આપડે એટલે આપડે પેતરવાના બોલ મારી છે એટલે એ ગજુ ડેલા પણ પેલી જમા વિચાર્યો આપણો હિસાબ હશે ને ત્યાં ચૂકવાયો જવાનો હિસાબ હશે ત્યાં ચૂકવી રહ્યો આજે આજે આપડે નંબર લાગ્યો ઉદય ઘર મેળ આપ્યું ઉદય ઘર મે એટલે આ આપડા કામ નો આપણો હિસાબ જોતા આપડે પકડ્યા આપડે ઘરથી પકડી ગયા તારી પેલા બે હજાર પકડાયા પછી પેલો લઈ ગયો એટલે લોકોએ જોયું તું પેલો ના ઘર કલ શું લઈ ગયો પેલો ક્યારે ત્યારે તમારે કેવું ભાઈ આગળ બધા ગયા હતા અને અમારે તો તમ હાલે દેતો જ ન થાડેલે આજે અમે કઈ બેજા જાય તો આવી ગયો કે તો બોલ સાબાઈ કોઈ આપેલ ન હાડે હે કોઈ નો આ પલીઓ ના તો બોરી લેવા તો કોઈ નો હે જગત માં કોઈ ન બરોક દેખાઈ બરોક બતાવે એટલે ગમે છે હે જય સભા કે આવે અહીંયા ગા અહીંયા ગા કુત અહીંયા તો આપલા બરોક બતાય લે અને બી કઈ કઈ ન આનો પતિ ગયા જી તો પોલીસ આ જો જે થાય હે આપડે વ્યવસ્થા આપડે ચાલુ તારીખ વ્યવસ્થિત હવે મંજાઈ દોરે હોય તાર ભાઈ મન તો ખરું પડ્યું ગુમ પાડું પડ્યું મન કેસે તમે તો વ્યવસ્થિત કે છો પણ કાલે કિરા છે શું પાછું પડ્યું તે દૂધી ખોપ નાખી અને લાગે છે જમાવી આખી રાત પરાણી મૂર્છા છોડે છોડી પરોડી બધા મોટા થોડું મોટા થોડી દીધું પડે જ્ઞાન છે એ પાછલા કાગરા હતા ને એ આપણે સંતોષ માં રાખવા લોકો એ અનુભવી એ પણ એકેટ બચાવવા નહી આ મારે ભેદ ના બચે આની પણ આવી ગયા શબ્દ શબ્દો આપણે અમે જોયું ભેડા કરાવી પગથા ની જરૂરથી પછી પ્રગટના ઉકેલા હોય રાત્રે સુઈ ગયા હળમાં પોલીસ બે હજાર માંથી પટ્ટી લઈ લઈ આઠસો આપડે બધા જે ઉપર ના છે એમાં પંદર પોલીસ ચા પાણી કર્યો છે બે હજાર બે બીજા બહેનો વ્યવસ્થિત કઈથી વાગે એ તમારા એમાં પગાર જયું નઈ પ્રાપ્ત કર અજ્ઞાની કોને કહેવાય ત્યાંક અજ્ઞાની છે ત્યાં ગધું કપાય કથરાટ કરી આપડે એને કહીએ ભાઈ કથરાટ જો પાતું આવે તો હું રડવા લાગુ પાતલું ના આવે પણ કોને ફેર રહેવાતું છે કે તમે શા કકડા આપે એ આવ પણ આપણે એવું એવું પાક નો કરવું બધે હવે આ તમને જ્ઞાન આપ્યું એટલે એક જ ખોટ જઈ જાય કે ભાઈ જમ્યા લખેલી ગયા ત્યારે બે કરું બે ખોટ આ જ્ઞાન ભર્યા પછી બે ખોટું મેળબંધ થઈ જાય તમારે કાગળ હતી ના... ચોથી આજ્ઞા આપું પાંચ ના? પાડો ને પાછલા બહુ કર્મ એટલે અત્યારે એનું ગજું કપાયું તો ત્યારે આ કર્મ નો એકડો તો હશે ને ક્યાંક એના આગલા ભાવ એના આગલા ભાવ સંવાદ ક્યાંથી થાય વ્યવસ્થિત એ બધું કઈક એ બધું અમે આજે આજે આજે પછી મેં જ્યાં જામ માં રહ્યો એટલે હવે તો આજ્ઞા આપું છું તો આ કઈ આજ્ઞા તો તમને વધારે એવું નથી કરે બી વાગ્યા રહી નહીં પેલું જેવું ના બોલાય એજો કે ગાડી વાળ બનનાર છે શું ચાલ બનવાનું છે એવું નથી વ્યવસ્થિત શું કે છે વ્યવસ્થિત બને કેવું કે ઉઘારી ચલાય ગાડી સાવધાની પૂર્વક ગાડી ચલાવી અને પછી વ્યવસ્થિત શું કે હાજર થાય એનું નામ જ્ઞાન કેવાય શું કેવાય દરેક સાથે કરતો દીધા પ્રસંગે હાજર થઈને ઉભું રહેશે શું કહ્યું અને ચોથી આજ્ઞા અને પાંચ બે હવે ચોથી આજ્ઞા શું છે કે તમારે કેટલા રોણાનું બંધવા રાખે આ તમારે ઋણાન બંધુ બંધાય રાખે હે જેનો આ ધીય સાથે હબંધ છે એ બધા છે ના હજાર રૂપિયા જુઓ બઉ ઝીકણા હોય એને ધોધો કર્યા બીજા જોવાની સાચું હોય હોટલવાળા હોય વાળા હોય માસ ગોટા વેપારી હજાર નો હિસ્સા એટલે આ પચીસ હજાર હારું આપડે એટલે આ જેવાઈ બંદા છે એનું નામ રોહન બંદા ના બોલ્યો બોલતા ભાવ નથી એટલે ફાઇલ કે નામ આવી જવાનો આવ્યું એવું મનમાં ફાઈલ બોલવાની ભાઈ ફાઇલ આવી એવું જવાનું જે કોઈ પણ આવું સંભાળ નિકાસ કરવાનો નથી ગ્રહણ કરવાનો અને નથી ત્યાં આગળ કરવાનો એનો નિકાસ કરીને પણ સંભળાય નિકાસ થાય અત્યાર સુધી ગુસે થઈને આવે તો આપડે આવે તો સંભાવો નિકાલતો હોય તો એવું નક્કી કરવું અને ગુસ્સે થતો આવે તો સંભાવ નિકાલતો હોય તો એવું નક્કી કરવું એટલે દાદા ની આજ્ઞા પાડવાની કે મારે સંભાવે નિકાલ કરવો તે ફાયદો બોલું નઈ એક મોટા મોટી આજ્ઞા સંભાવે નિકાલ કરું હું બધું જોઈ ને તમે બધું કયા સમજો ને એ બધી ખરી આજ્ઞા પૂરી એટલી જ્ઞા અરે ના જવું પડે તને બેન ને કહો સુધી મારે ઓફિસ માં જવું છે મારે જમવાનું મૂકી દેજો ત્યારે પાંચ એક મહિમા આવો તો આપડે ત્યાં જઈએ ત્યારે ઉડાતો હોય કે સંઘીરા કશીગેને લેખહી દે જે દીવંડી એકવાર જોવાનું આવ્યું કે કે સાઈબ નાના દરકે આપરો બહુ બરાબર કોરું દીકરીઓ બહાર આ છે પછી કોણ બોલે એ તો છોકરો છે કોઈ મિત બન્યું કોઈ મિત બન્યું કે છે હા હા કરી ઉઠી કરી આપડે એટલે એમને શું કરવાનું ભાજપ નથી ને ગયે જયારે આપડે જાય એ ચર્ચા છે તો આપણને મનમાં આવે તો વ્યાપી ચર્ચા એ ભાજા નથી ગયો આ ઘઉ માં થાય એક હિમાલની ક્ષેત્ર માં જઈ શકી અને પછી તમે અહીં મુ થઈ ગયો અહી બધા ત્રીસ ચાલીસ હજાર માણસ મૂકી ગયો અમેરિકામાં આગળ વધી ગયા આપડેલા પણ હવે આપડે આપડે વસ્તી જેવું કેવું છું સભા નિકાલ કરવાનો તૈયાર છે એટલે સૌ પ્રથમ એ જે તો એ ફાઈલ જોઈને બનાવી લાવી દીધી મને કલ્પાઈ છે તો પછી એ લઈ જજો આ તો આવડે તમને જનતિયા આવડે હ હા બસ માથા ચાલે જેની સુડેલી જગ્યા હા તો ત્યારે થી આવું નિંદણ કરન બસ આ લપાઈ જે આપ સાળો દે એટલે એક સુંદર અધિકાર કરવાની બાના બીજો દાખલો આપતો બીજો આપો આ દાખલો તમે કરીને બધા બધા સમજાયું આપણે બીજો દાખલો આપો મતલબ એક રૂમ માં બેઠા બેઠા ધ્યાન કરો છો તમે અને થાય છે અપીલ પોતાના ભૂજન કરવું એ છે આપડે આપડા જ્ઞાન ના આધારે બોલો એ તો પેલા બોલતા કોઈ આવી ગયો આપડે જ્ઞાન ધ્યાન ના આધારે કોણ આવ્યું વ્યવસ્થિત ગયા નું મને ચીજ ખબર પડે ગાય ખબર પડે કે પેલો મને ઘડી અને આપડે કહીએ કે ભાઈ આપે તો પેલો કહે ના સાહેબ મારે બઉ